બધા પ્રયોગ મૂકો છે આમ છે એટલે એ સામે વાત કરી કે છુટું પડી જ જાય છે છૂટું પડી જાય છુટું પડી જાય છે નાખવાર અને ખાનાર નું પોતે માથે લઈ લીધું માથે લઈ લીધું ના જીવડા આગળ વધી ના જાય બધા છે કેમ કે શુદ્ધ નહી શુદ્ધ ઉપયોગ સુધી ના પહોંચે પછી આટલું તો આ દેહ નું માલિકી ભાવ ના રહેવું દેહ ના ભાવ ભાવ ઉડી જાય ત્યારબાદ થાય ત્યાર પછી સુધી બે નું વાણીનું ને મન નું માલકી ભાવ ના तो माल की भाव ना रहे। अब जुदापा नो भाव भाव ना रहे, माल की भाव ना रहे। तो प्रक्रिया कही <laughs> आज नो प्रयोग कई रीते हो आप નામ આમ સજે દેખાય એક્ઝેટ દેખાયા કરે જદે જુદો આપું જガルના કેર કાકુ કેરી કાકુ કો થાય કો કી ડા રતી મુબન કાકુ જુદા પાડવાની આખી સમજ આખી હોય ના આવું ઓકે લક્ષણોથી એના લક્ષણોથી લક્ષણોથી ઓળખાવન થાય એ પણ જથ્થાબંધ વસ્તુ હોય અંદર થી ઉભા થાય પરિણામ ભૂદલ છે પુરાણ થયેલું અને ગલન થયા કરે તે આવતું નથી આવતું આમાં કઈ રીતે રસપણ નથી રૂચક નથી તે અને દુરબીન હોય દુરબીન મૂકી આવ્યો કે बाहर नहीं पड़ता बाहर नहीं पड़ता बाहर नहीं पड़ता बाहर नहीं पड़ता देखाई बता देखाई से बता બાકી કાળી કરાવી બાકીના વર્તન સારું થાય થાય તો અંદર દેખાવાનું સારું થાય ને દેખાવાનું વર્તન ની જરૂર છે કારણ કે આ ક્રમિક આક્રમમાં તો ધીમે ધીમે એ વર્તન ઓછું થઈ જાય તો દેખાય એટલે વર્તનમાં ફેરફાર થવાથી અંદર દેખાય એવું નહી તો ના દેખાય બાર વર્તન પગડતું થાય અંદર દેખાતું બંધ થઇ જાય સવાર દાડુ થઇ જાય બાર નું કેવું ચલણ છે તેના પરથી ભાગ કાઢી શકાય બુદ્ધિ શકાશે એમ કે બધું ભેગા થઈ ગયું કે એક જ દાદા પૂછી દઉં वर्तन एक समझ पड़ी भाई आ खोटू आ सा वर्तन बदलाव होी એકદમ નહીં એક વર્ષમાં નહીં બે પાંચ ફેફાર થઈ ગયો નહી થાય એવું એવું જોઈએ નઈ અત્યારે આપડી વાંચે घरे वर्तन है फेरफार करने हो अहंकार करतन फेरफार कर ખરો ખોટા ભાન જ નથી બે વાક્ય એવા નીકળશે લોકો વિચાર પડી જાય વાઈન ખોટશે બહુ સામાન્ય દરેક માં દરેક માં દરેક માં હીધડે મૂકેટલી વાર આ મૂકે આત્મા છે એટલું બધી શક્તિઓ હોય આત્મા છે એટલે બધી શક્તિઓ છે એ પાટઠી ભરા કાતા ગર કા સિતરા હા ભરા સિતરા આ ગળા સે લા સિતરા દેવજી એકી ભાવ દે સખા જીલાય ની છે ને કે કે માહિતી ના પાડી આપી વાતો કરતા મોટા ઘર નો હાર ગામડા મોટા ઘરમાં ત્યાં ઘર આપડે પોતાના ઘરનું છે ભારે નથી ને પછી ગોટલો હાશે ગાટલા એટલા હું એટલી ચાદર ગભાતો કેટલા બધા પેલો પૂછાયું જ કરવાનું ભાડાનું કયું એટલા માટે મે ભાડાનું કર્યું કેમની વાત વપરશો નહીં કે મે આવું થાય કેસે આ તો મસ્કિર તો લોકો કહે છે આપડું દેવું કહેરું વધારો મને કહે હું આભરું વધારો હતો મને આભરું બધા પેલા માની પાસે આબરું કરવાનું બોલું રાજભેવું કર્યા પડે હું આગળ વધારતો એવું જ ગાય રાજાનું ઘર જેવું હતું અને તે આપડી માં ભૂટ તો જુઓ તેને ભલે થી પાંચ દાડે બદલ શીખાય એ નિદાન આમ કરી દીધું બે ત્રણ બે દાડે બદલી નાખવાનું મારું કઈ કામ નહીં લાભ છે કપડા કાઢનાર ખબર છે કામાં ધોના ને સીટ મજા આવતી છે હું તો એના જઈ તો એ લોકો મારું કપડું ધોવા નહીં કમી એવું વાત જોઈ ડાકર સાહેબ ઇસ્ત્રી કયા થાય ને ઇસ્ત્રી પહેરવાનો પેલો શોખ એટલા માટે જાતે ધોઈ રાખવાનું તો પૂછ્યું તા કે ભાઈ દાર બે ખુ બદલતો શું હતો બધી રીતે લોકો ને તકલીફ થાય એ બધી બાબતો નકર નોકર રાખીએ નોકરે ગાય નોકર ચાલુ કોઈ કર્યું આપડે જીવન બાગે ને કામ તો લાગે જ ને કામ લાગવાની કે વધારે કપડા વાપરી નાખે ત્રણ જોડી ની જરૂર હોય ને છ જોડી રાખે તો અત્યારે વાપરી વાળે તો આગળ ને દુકા પડે આગળ નો માળ અત્યારે વાપરો હોય બઉ ખોટું કે અમે પેમેલ છે ને કઈ થી આ કઈ થી ભાન નહીં રૂપિયો ગયા કઈ ની ભાન નહીં આ તો કુદરત સરમેડો છે એવી ખબર નથી એટલું જ અતર હું જાણતો રાજા કે એવું કરે ને બીજા નવા સીવડાવે નઈ જ્યાં સુધી પેલા ઘસારો ના પામે ત્યાં સુધી અમને ગમે નહી આવે કોઈ માણસ નું દુઃખ થાય મિલ વાળ વધારે કરવું પડે ત્યાં સુધી અમારું સાથે હોય થયું બીજા માણસ એટલા માણસ એ ઓછો કાપશે ને એક માણસ નું આપડે આ દુનિયામાં કોઈ ચીજ નુકસાન ના કરાય નાતો તો ગણતરી પણ જોઈ પાણી તે આમળા લોકો નરાયણ હતા એ તો મુકી ના સાથી ને તો સાથી એવું લઈ તો મુકી દીધું કે એને ટેકની જરૂર છે બધું જરૂર છે આમળા કાટરીથી ઓમળા ઓમળા એટલેને ઓ ખટખટી દાદા ના યાર જોયાર સાધુ હોય મરી ગયેલો હોય ને ખબર ના પડે કે આવે છે ક્યારે જાય છે ક્યારે એમ દમ પરિણામ પોતાનું અસ્તિત્વ ના દેખાડે સત્સંગમાં એમનું શું જાય બગડે બહાર ગભે આ બધા આ બધી તો બગડે બહાર ગમે એમનું શું જાય અતાત કે એને સી દે ના બોલી દે નિર્વેન વળવને બોલ દે બળા દેવ દે ગાદે બોલ દે દસ પંદર થી આવતું તો બુદ્ધિ બધું એ શીખવા દાદા ત્યાંથી આ ખબર છે નહીં આગળ ગયું વ્યવહારિકતા કે તો કેતો હતો ત્યાં બુદ્ધિ પ્રકાશ ને આ બધા તમે કહો છો ને એવું તો મને કહું જતો રહે મારે પણ જતો રહું મારી જ કઈ આગળ સા બે ના હવે થાય વગર બગડી જાય ને સુધર પાર બધા હે સુધર વાત સુધર સુધર જે સા એટલે સુધારવું પડે જેવું છે સુધરે આ જ્ઞાન જ એવું છે સુધારે આ જ્ઞાન જ એવું છે કે સુધારે જગ્યા નથી રહેતી રાજા કઈ જગ્યા કરે સર ભરતગઢ નાખો ખાસ કહેજે શું સુધારવાની ભાવના સુધારવાની ભાવના તારું હું તો કઈ બધા હાજરી માં જલ્દી આવી જાય હાજરી જલ્દી આવી જાય વાત કે છે હાજી ને જલ્દી નીકળવા આવી જાય હાજરી ને આપડે તો પેલું ભાઈ પ્રજ્ઞા એવી મૂકી છે ને આખો આરો વધ્યા વધે સિમંદર સોમ્યા ગામ પર શું આવે ને ભાવ કરે તો ભાવ કરે ને થોડું મળે લાડે મને કોઈ વાત એમ કે મારે ચાર સગા થઇ જશે મળે ને પછી લોટરી ટિકિટ લેતો બે બે વ એવો લે પછી આવી જાય પૈસા શું કર્યા પછી ગેર શિષ્ય મંગાવ્યા પછી ચાર દિવા દેખાય ઘર ચાલે છોકરા વિડીયો લાવો લાવો તે! એટલે એ પૈસા માં નાખીએ પહેલા પાંચ હજાર નહીં માગીયે પાંચ હજાર અમારો વેરો નહી પછી રાખશે ના કાયમ કઈ નાખો એ પછી કઈ જોઈ શકાય મજૂર કરતા બે વાર વધારે આવીશ લક્ષ્મીજી ખોરા કરો દીવ થયા કર્યા લક્ષ્મીજી ને ખોરા નીકળ્યાવાની સાતમી માં છે આપતાવાની સાતમી માં લક્ષ્મીજી પુણ્યશાળી ને ખોયે અને મહેલા તુલો લક્ષ્મીજી ને ખોય હા જો ના નીકળી પેલી કઈ શું રાત બાદ આ બહુ માં જીત્યા માટી કઈ ધારો કર્યો અમારે કર્મચારી પાછા ફાટી જ કર્મચાર ત્યાં ને ત્યાં જેવું જઈ ના હોય ઘર બે ચાર બે ચાલ તો બંધ થઈ ગયું એટલે આવતું બંધ થઈ ગયું આવતા આવતા कर कौन हैला पेजेस पीपी ता महारानी महारानी जी पड़े ये अंदर हो भी जाए देखो देखिए कुछ ध्यान करें ખાધો રાખે લેક મજા તે ગયા નાખતું જ આ ઘર પર ચૂકવાની કઈ બુદ્ધિ ત્યાં ગ્રહણ કરવા એ જાનવરો કેમ થાય છે ટાઈમ કે આખા બે પાંચ પાંચ વખત ઉશ્કેર થાય તે પોતાની વિચાર ને હા એકલા જ દેવાના મને લેવાનું ત્યાં મોરમ જ સુગંધ આવે ને આવે પછી જો હોય ને તે મને ઉપાડી કોઈ વેલા દુનિયામાં જાય કે જાય છાતા કરતા પેલી ગંદે દેખેલું ચાલે સારું છાપુ રાતે માણો છે કૂતરા કરતા ગઢડા કરતા આખો દાડો ભાઈપુરી ખાત ખાયા પણ એ સુગંધિયા મારા માંથી અનુભવ પાછું આવ્યું છે ને સુગંધી પાછી દુર્ગંધી માં પરિણામ પામી ને ઉભી રહેશે ને મને આ દેશનું પડ્યું સારું અગર તો છે એકાંતુ થયા આસન સૈયા ના આસન છે એકાંત બેઠેલો ઇસ્ત્રી બેઠેલું એ ત્યાં બેસે ઇસ્ત્રી વખત આવે એના પરમાણુ અર્થે થાય અને વિષય ના વહેતા પુરી ને બઉ સારો લાગે બઉ સરસ લાગે શું કંગળા ના આવશે ને ઉપલબ્ધ વિષય મન જોડે બધો વ્યવહાર એવું વિષય તો આ જાનવર પસંદ નહી કેટલા એટલે બધા જ છે વૈરાગ અને દિશા બતાવી દવા જે જ્ઞાન માર્ગ આ છે અને આ ખોટો મો છે વૈરાગ થી વાદરા વિષય સંઘ વિષય સંઘ ને આની યાદમાં બીજે બધું ધાળા દુ એ ના કરે મારી બચું પેલે બચ્ચું ના ભરે મારી બો ના તો એમનો સાત વખત પ્રણામ કરાવત ચાર છે અલાવ કરે અલાવ કઈ ગયો બે વખત કઈ ગયો વિષય ની યાતના કરવા કરતા મળી જવું બેકાર છે વિષય ની યાતના કરવા કરતા મળી વધારે જ઼ીવન જે ગમે અત્યારે તો બગડ્યું બગડ્યું બઉ સરસ બોલે છું કે વાઘરી બગડી હોય ને આપડી નાક તૂટી જાય આપણું નાક તૂટી જાય આપણું બે રાખી જંગી અને બધું ઇતિહાસ હા વંશા એવી દેખાય બોલું હા વંશા એવી દેખાય ચાર વર્ષ ના